ને ને ઉપાડવાની શક્યતા હોય તમને મનુષ્ય એક આત્મા મનુષ્ય છો અત્યારે તમે આત્મા છો કે નરેન્દ્ર મનુષ્ય મનુષ્ય છો મનુષ્ય દે એને ખાવડે ખોટો પડે એ મનુષ્ય માણસ મરી ગયો મનુષ્ય જાણવું નહી કહેતા મારો અવતાર માણુસ માટે એવું કે માનુષ માટે પોતે પણ નામદારી કેમદાય નરેન્દ્ર આત્મા તમને તલવાર મારે તો વાગે કે ના ભાઈ આત્મા ને ના વાગે આત્મા ને ના વાગે આત્મા નથી તમે મનુષ્ય તરીકે લાગે આત્મા તરીકે ના લાગે મનુષ્ય તરીકે લાગે આત્મા તરીકે ના લાગે આપણે માણસ તરીકે રહેવું છે આત્મા તરીકે તમારા લગતા હાથમાં થયું નહી હોય નરેન્દ્ર ના થાય કર્યા કર બીજા કોઈ દર્શન નહી મારા દુકા ના નહી મને ગમ નથી હવે સમાધિ પક્ષ પ્રાપ્ત થયો એટલે હવે માનતો નથી हमें सामधि मुक्त प्राप्त हो प्रश्न है कर्म खपा धर्म की शक्ति के કર્મ so, ના કયા ગમે સારા કર્મ જ ખરાબ સારા તો ગમે સારા તો ગમે જ ને કે ધર્મ અને અધર્મ બંને કર્મ ખપાવે એ સમજાવ્યું નઈ ધરમદીપ બાપ થાય અને ધરમસી છુટકારો કેવી રીતે થાય છુટકારો કેવી રીતે બદખવડ કરવાના આપણે તો દબન કરી નાખે એક ના દબ બ એક ના દબ બું પાડવી ઇફરમજી આ ભારત ની એક આ રીતે રડ રડ ગોળ ગોળ થઈ જાય કે દબ સરે તો યાદ કરીશું એ બાપ નાડે આવ્યો તે દીકરાં દોળ વાળો માન તમને તમારો કોમ્પ્લેક્ષ એક ધોલ આપે તો આપડે ત્યાં કહી દેવાનું પતી ગયો વિચાર આપડે હું જને કહી દઉં જને કહી દે આપેલી પાછળું જીવું તમારા સમસ્યા હતા ઉદય से। दे। दे। दे। दे। ने कोई तोमार अफमान करे त्हो तमै के शो कर से चैन्तग कित अग्या का भी तरा चैन्त benefit पाभा भी तरे चैन्त benefit था प्हही तर्म प हुरे दी छेहment रजुधतagt वं पाभा भी डेशा हमें टाइक में जैड़ के लग जैता આપી દે એને માફી આપી દેજો ભાઈ આપી દેવી પડે માફી તો આપી જ દેવી ભાઈ ના લઈ જાય તોય કાયદા લી રૂપિયા 3000 કાપી જાય તોય એના નસીબ નું એ લઈ ગયો એના નસીબ નું એ લઈ ગયો તો કેરે આતે હું ગા દેઈ નહીં કેમ તો જરી અમે કેટલાક તો આ દિવસે પણી જાય ઓરિંદા ને ભેગા થઈને આવા પ્રતીકો ચાલ્યા આવ્યા કરે ધાર્યા કરે હોય અને દિગારી થયું હોય એનું જે મૂક્યું એવું આમાં કઈ હોવું જોઈએ એમ કારણ કે કાલે છે દાદા રંગ ઉડ ગુલાલ ને એ બધું અરે ભાઈ એ જગત હવે બરોબર છે કે જ્ઞાની પણ એમ વિચાર તો આવવો જોઈએ કે આનું મૂળ શું છે તો આ દૂર નહીં નહી બધા રસ્તા માં ધોવા પડ્યું હોય ને તો કેવું કરે એનાથી ઉભું કરવાનું નહિ જે જલ્દી નીકળી જાય ये दिकाने। दिकाने। दिकाने ना। ना। तो जो जवा उठे ताप लगे अग्नि लागे बाह्य से એવું અંદરના અગ્નિ નું શું દરેક માણસને રાગ દ્વેષ નો જે અગ્નિ અંદર ભભૂકતો હોય અને એમાં ક્યારે મોટો કયો આગળ આવી જશે નક્કી નહીં ગમે એટલી સમજણ રાખે છકાય ગમે ત્યારે વૃત્તિ ઉછળે એટલે એને માટેનું જ્ઞાન એવું જ રહેવું જોઈએ કે વૃત્તિ ઉછળે જ પ્રવાહ હોય એ ત્યાં બરોબર જામી જાય અને એ હિસાબે નહી હું ભરત આરે મળતો રસીકારે વાત કરતો અને છતાંય એમાં કોઈ જાત નો વૃત્તિ ઉઠે ત્યારે આપણને એમ લાગે એટલા માટે ચાર અઠવાડિયા સુધી મનન કરી નીકળવાનો થઈ જાય આપડે ભાઈ નીકળી જાય ભાઈ માન પરિણામ છે એટલે બાસેમાન બધા દ્રશ્યમાન નહીં એટલે ભાષ્ય માન છે તમે કોંગે ઉડી જશે નથી વલો એકાકાર થાય નઈ એ મકાન આ જ્ઞાન જ એવું છે પણ તેની ફાયલો નિકાલ કરતા કરતા કરતા જેટલી ફાયલો હોય એટલી બધી આવવા મળો ભાઈ અને એક વખત નિકાલ કરી દેજે હવે એ વૃત્તિ જે લાગી એ વિકસ એમ કે આ તમારો લોભ છે હું કે તમને એવી ઈચ્છા થવી જોઈએ જે આવવાની છે તે આવશે આપડે બાર વાગ્યા બાર વાગે સ્વીકારી લો તો સત્ય શું છે એ સમજાશે કા બધું સત્ય છે એ સ્વીકારો તો મિથ્યા શું છે એ સમજાશે અને બે એક શબ્દ સત્ય સે એ તો આય ગયે સ બોલણી કરેલા ખોખોલ ગયે છે એ વાત આખત રાખના સત્ય સે અને સત્ય એ વિનાશી છે કેમ છે વિનાશી વિનાશી અને સત્ય આ વિનાશી છે હે સત આ વિનાશી છે અને સત્ય વિનાશી છે આ જગત સત્ય છે અને વિનાશી બળ જગત લીલે કે કરે છે સંસ્કૃત માં પેલું વાક્ય આવ્યું ને જેના ઉપર પુષ્કો ચર્ચાઓ ચાલી છેલ્લા હજારે ચર્ચા ચાલી પોતાની ન નાખે કોઈ નઈ જેવું હામેન્ટ એટલે ખોટો ભાઈ વ્યવહારિક વિનાશી હોય અને વિનાશી સત્ય છે પણ મિથા નથી કોઈ કારણ કેડું ખાતે ગાય અને ગોટલો ગાય ના ગાય ઉપયોગ કરો ખોધે એ બધું અદગત સત્ય છે પણ વિનાશી સત્ય છે એ બદલાયા કરે અને આ લોકો કઈ હું બધું છું હું આ કરું એવું ગોટાઓ કર્યો અને આ ગોટાને લઈને બધા છોકરીઓ લગી પડી મોટી કળો આ વાત વિનાશી કેમ કે અવિનાશી છે એટલે આ તેમાં શરીર નો પ્રતિબંધ પરિવર્તન તાયાદ કરે પાંચ વર્ષે પાંચ વર્ષ ના બાળક હતા ત્યારે જે આત્મા હતો એ અત્યારે સિત્તેર વર્ષે પણ એ જ આત્મા છે પાંચ વર્ષ નો બાળક હતો ત્યારે જે આત્મા હતો એ અત્યારે સિત્તેર વર્ષ થાય ત્યારે પણ એ જ આત્મા બીજું બધું કર્યું આસાર થી તેનું ને જ આત્મા અને આ બીજું બધું ફર્યું એ આને જાણ્યા કરે છે કે આવું હોય છે આવું હોય છે અનુભવ લે છે પેલી જે ઇન્દ્રિયો મજબૂત હતી અને અત્યારે જે શિથિલ થઈ ગઈ એને અંગેનું જે વિચારો ની અંદર પરિવર્તન આવે શારીરિક પરિવર્તન ની સાથે પણ આત્મા તો એનું એ જ રહે બીજું બધું એના અવસ્થા અવસ્થાઓ ભર્યા કહેવાય છે તેને ક્યારે કેવી વસ્તુ તરીકે એના વસ્તુ હોય એના ગુણ પણ હોય અને તેની અવસ્થાઓ પણ કહે ગુણ સાથે કાયમ ના હોય अवस्थाओं निरंतर अवस्था बदलाया कर सूक्ष्म देहनी अंदर सूक्ष्म देह બે જુ થયું ના સુ બદલાયા કરે આત્માની અવસ્થા બદલાયા કરે છે આટલા ચોખ્ખો છે એમ જ છે પણ એની અવસ્થા બધાય તે અવસ્થા ચોખ્ખી અત્યારે સીધો એની અવસ્થાઓ બદલાય કરતુ સા છે ચિંતા આપવા અને ગુણોમાં એમના જ્ઞાન માં દેખાયો આપડે ઊંચો કર્યો તે દેખાયો ઊંચો નહોતો કર્યો તે દેખાયું હતું અથવા મેં ઉતાર તે દેખાયું દેખાવા માં ભેદભા કરે એમને દેખાવાની વ્યવસ્થા ઉભું થાય ને હા એ દ્રશ્ય બધા ઉભા થવાના પોતે નાતા ને એમને કોઈ મેં આવે આખું આખું સમાન છે બધા જીવો દેખાય જીવો શું કરે છે કોઈ નાચું હોય એને કઈ નાત લેવા દેવા નથી એ શું કરી રહ્યા છે તુવે શું કરી રહ્યું છે તુવે આ જ્ઞેય શું કરી રહ્યું છે જાણે એમને તો કોઈ વસ્તુ ની જરૂર જોવાની વાત ક્યાં છે દુનિયામાં કોઈ એમાં પ્રકાશ નહી એવું આખું જગત નહી દેખાય જોવાની ચીજ ને એની જરૂર પણ કહેવાય ને ના ફિલ્મ ન કરે બટન બટન આખી એક રૂમ ના જ બટન છે ખાલી એક જ રૂમ ના એક સમજી લેવા બટન દબાઈ શું થાય એક જ રૂમ ના બટન છે કારણ કેડી જાય પણ ફ્રીઝે નડતો એટલે પેલા વિચારણા બાકી જશે જાય તારે શું કરવું પૂછતા હતા મને કે જાગૃતિ વધે છે પણ બઉ વધારવી હોય તો શું કરવું આજે દાદા ને પૂછી લો વધારે એવું છે એ જસુભાઈ એ પ્રાણલાલે એ ભાવ રાખવા જોઈએ ને ન બેસાતું હોય दूर रहू हो भाव तो फिकर रात ने वेग आग मे बाबत अजागृत हो जागृति मे ये भाव राखवा તમે બધા બટન જોઈ લીધા હોય જાગૃતિ ભાવ એટલે પેલા ના ભાવ નહી ભાવ કરતા ઉડી જ ગયો આ તો શબ્દ બોલીએ ભાવ એટલે મૂળ ભાવમાં લેવાનું તું જે રૂપે ભાવ હતા તે ભાવ કેવા એટલે ભાવ માં રહેવું જોઈએ ભાવ એ નીચે કરાવનારું શું છે કાર્ય દેવું છે એ આપણા ભાવમાં રહ્યું હોય તો બધું પરવા જ એકતા મળીએ ભાવમાં જ ના હોય પેલા ભાવ કરેલું ભાવ છે એ ભાવકર્મ તો દિશા ચાર કર્મ કેવાય કર્મ બંધાય અને ભાવ કર્મ એટલે શું રાગ દ્વેષ રાગ દ્વેષ થાય અત્યારે જ્ઞાની ઉપર થાય કે જ્ઞાની ના સંતો ઉપર થાય વાતો નહિ થતો ને આ રાગ નો તો પ્રત્યક્ષ મુખ નું કામ બેઠા આપડે જોઈ વાળા બેઠા બધા જોખા મારતા હોય પછી આપડે સત્સંગ કરતા કરતા એટલે આ જેવું બેસીયે ધંધા ઉપર જાય તો પછી એ લોકો જોડી દેવું પડે ને એટલે એને એને અજાગૃતિ આવે ને એમાં અજાગૃતિ થાય ને હા થાય એટલે તેને એને તે વખત જાણ્યા કરને, ને એક જાગૃતિ છે તે એ દાખલો આપે તેના તમારો દાખલો હોય બધા દાખલા હોય થાય એટલા માટે કારણ કે અમે અમારો મૂળ સ્વભાવ કેવો વાર વર્યા જેમ એમ એવી રીતે પણ એમાં ટકી રહેવાય એમાં ટકી રહેવાય ટકી ને કશું થાય ને ખોટ ના આવે નફો થાય દાદા भय स्थानों के पे फाइलो मुकी करती व्यवस्थित न थी होता आर्थिक व्यवस्था कई नई हो खेची पा खेची लाइ जाए ना तो आए आ जाए पास सुटवायत्न करे મેરાસડા પથના હારું છોટા ઉદેપુર જાય દળ બે દડા આ ડેરાસર માટે હાર પથ્થર એટલા માટે છોડાવું દર ઉધી પચાસ ખાણો કર્યો હા એ વાત આવી દાદા એ ઘણી ધૂળ ખાધી હા ધૂળ ભલે ખાધી પથ્થર લોકો પૈસા આમ કરી છે આ પૈસા આ પૈસા રમી રમવા માં નથી આવેલા પૈસા હાથી હાથી ને ધોગધા પથ્થર બહુ હતા ધોગધા તો બધા ને કોણ નથી બધા એક આઠ નું બધું થાય છે પર માર્બલ એ બધું છોડી દેવાનું તપાસ કરવાની બીજા ન કરી શકે દાદા બે દૂટ બધું કેટલા બધો સત્સંગ કર્યો પચાસ માણસ અરે હાથ કેટલા હાથ માણસ સાઠ માણસ ના આપ્યું પછાત નું પછાત બધું ભરેલું ત્યાં કઈ બોલો ખરે ખરો અમારા જ્ઞાની ફરે ખાણો માં પણ ફરે અમારા જ્ઞાની ખાણો માં પણ ફરે હા એનું કારણ શું કે ના ડેરાસન આટલું ડેરાસન થાય આરસ નું થાય બઉ સારું એટલે મેં જયારે ધ્યાન ઊંડવું છે નિમિત્ત છે એવું એ થાય કે બીજા ને આપડે દિરેક કરીએ તો ને ખોટી છે ઈટો બનાવડાવ આ તો હાજર રહેવાના જ ને શ્રીમંત લોકો ને કેટલું કર્યા દાદા અહીં જ્યાં સુધી છે ત્યાં સુધી ફોટાની કિંમત છે દાદા ગયા એટલે પોતાના લોકો એ વાત વર્ષે દવા ખાય ઘણા લોકો પણ ધ્યાન થઇ જાય પ્રતિનિધિ સ્વરૂપા ગુણાકાર નથી અમને ફરી મમ્મત સર કામ કરી નાખે છે લોકો નું દાદા ખરાબ બે ભાગ હોય ને સમજાવેલ સારી ની ફિકર કરેલી કોઈ સારી ની ફિકર નથી કરતો ખરાબ ની ફિકર કરે આ ખરાબ થી બગડ્યુંર કરે બગડે બગડી જઈશ બગડી જ સારું વિચાર કરતા દાદા સારી સારી રહે એની તો એ વિશે જાગૃતિ હોવી જોઈએ ને તેને તબિયત સારી આરોગ્ય સારું રહે દાદા પાસે આવી શકાય બેસી શકાય સત્સંગમાં સત્સંગ ચાલુ રહી શકે એ માટે આરોગ્યની આરોગ્ય વિશે જાગૃતિ રહેવી જોઈએ ને રહેતી હોય તેના માટે એ રાખવી જોઈએ ના રહેતી રાખે એની જરૂર નથી ના ભૂતો કોઈ નઈ દે તો આ રસ્તો